નથી કરવ લોકો કે શું વૈષ્ણવ છું વૈષ્ણવ છું ગીતા માપતા હવે વૈષ્ણવ કહે છે અમદાવાદ ને પેપર કોઈ વૈષ્ણવ વૈષ્ણવ રમા આવતો વૈષ્ણવ કોને કહે વૈષ્ણવ જંતુ ભારે વૈષ્ણવે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીઢ ભરાય જાણે રે ફર દુઃખે ઉપકાર કરે તો મન નહી અને એ બધું આખો આખા જે વાક્યો છે પણ આવું નાખ્યું દાતા ભાઈ ના બનાવે લાગે બોલો સાબરું છું કે આપડે એમ તો સમજાવ પેટમાં નાખ્યું હોય ના ક્ષમતી હોય તો આપણે નાખી દીધું બે મસ્ત ના ઘટતા હોય આ મન મન દાવા દાવા દાખવું હોય તો જાણ જોવા એટલે સમજો બધી વાત ને સમજો આત્મા સમજવાનો છે ગીતા સમજવા કૃષ્ણ ભગવાન આપણે ના સમજીએ તો પછી ચોપડ અંપી જાય પછી ડાક્ટર દોષ થયો ચોપડ અંપી જાય એમ દાખર નો દોષ કરો એવું બીજું જે પ્રશ્ન પૂછાય પૂછજ હા હું તમને કોઈ જાત ને તમને નુકસાન કરવા નથી આ તમને ફાયદો કરવા તમે ઊંચું સમજતા હોય ત્યારે હું નહીં કરું શું કરું તમે જો ઊું સમજી બેઠા હોય સારું લગાડવા માટે હું નહીં કીજા લોકો કે છે જેમ પૈસા પૈસા લેવા હોય કે જેમ તમારું કામ હોય શું કરું ને મારાથી હું દીવતા ચલાવ બીજા બધા કે છે બહુ સારું કર્યું ગયા નાખે હાજી આગળ છે શું કયું ચાલો પછી દેવીન કોને કહો છો તમને પાપ કરાવે છે જેમ આપડે અફીણ ખાઈ ભગવાન મારવા આવું પડે અફીણ વાય નાખે ભગવાન મારે આપી પીજે તે દવા મારી નાખે ભગવાન મારે આપણને प्रेरणा क्या थवा पीवा क्या भगवान तारो टाइम पूरा थी गट्ले आ दवा पी लेर आई जा भगवान प्रेरणा आपे तारो टाइम पूरे आ दवा पी ले तू उपर आई जा બહુ વાંડો છે ભગવાન તે આ મેળ મેળ છે હવે મેળ સમજવા માટે લોકો તબલું કરશે એ તો ચોર લોકો કે છે એ મને ભગવાન પ્રેરણા કરીને ચોરી કરું છે કે લોકો તો મગજ કરાવો જરા આટલા સુધી ટોરન્ટો સુધી આવે ને અહીં સુધી અહીં સુધી જરા મગજ તો ચડાવો ભગવાન પ્રેરણા ના કરે ભગવાન પ્રેરણા કરે પ્રેરણા કરનાર ગુનેગાર તમે સમજો ને પ્રેરણા કરનાર ગુનેગાર છે ચોર ચોર ને ચોરી ચોર કે મને ભગવાન પ્રેરણા કરે છે ભગવાન પીડા કરે તમને લાગે છે પીડા કરતા છે તમને કેમ લાગે છે અરે દોરી નથી આવી દોરી આ તો દોરી આ સુધી ભળ્યા નકામું ગયું તમારા પાપનો ઉદય થાય ને તે પ્રેરણા આપે કે તમને સારી આ બધું કે છે કે રામ રાખે કોણ ચાખે આવું એટલે બધા કયા જ કેમ ને રાખ્યા રામને રાખ્યા હતા કોઈ રામને ચૌદ વેવું પડતું પડે ને આ તો દુનિયા નો કોઈને છોડે નઈ રામ વક્ષે ગયા છુ કે ભગવાન થઈ ગયા પણ એમને એ ભગવાનને જવું પડ્યું હતું શું થયું કારણ કોઈને જ કાયદો છોડે નહીં આ દુનિયાના જે કાયદા છે કોઈને છોડે નહીં આમને કૃષ્ણને ના છોડ્યા તો માવીને છોડ્યા માવીને ખીલા માર્યા સમજવા દેવું છે ભાઈ સમજો તમે તો આ બધું પૂછી પૂછીને સમજી લો તો પ્રેરણા બિલકુલ એ ભગવાન કરી નથી કરવાનું નથી પ્રેરક જ ગુનેગાર થાય છે ચોરી કરનાર ગુનેગાર નથી ત્યારે પ્રેરણા કોને થાય ભગવાન ભગવાન ગુનેગાર જે સમજાય તમનેગાર જે હળી કરે હળી કરે ગુનેગાર ભાઈ ને એવું કેવું છે તો કે જીવન મરણ એ કોના હાથમાં છે આણે ભગવાન ના હાથમાં નથી આ દુનિયામાં ભગવાનની પાસે ચાર નથી જો હાથું જોવા બોલવાનું હોય તો અને જો તમારે રીતે જાણવું હોય તો ભગવાન આ દુનિયા બનાવી ભગવાન આ કલાવે છે ભગવાન છોકરા લે છે છોકરા મારી નાખે છે બધું તમારે લૌકિક રીતે અલૌકિક જાણવું હોય તો ભગવાનમાં હાથ ગાલ્યો નથી ભગવાને દરેક જીવને પ્રકાશ આપ્યો છે અને પોતે અંદર રહી અને એ પ્રકાશમાં એને રમવાની છૂટ આપી છે તને જેમ આવે તેમ અનુકૂળ કરી અને ના તરમ પોસાય ત્યારે મને અંબા જે રીતનું તરમ મારા સ્વરૂપમાં લઈ જાય છે આ છે ભગવાનનું અને ભગવાન ક્રિએટર ક્રિએટરે છે એ અલૌકિક દ્રષ્ટિથી આ લોકોને જો ક્રિએટર નાખે નહીં તો આ એકું સ્ટોરમાં લૂંટાજી કર્યા વગર ના રહે તેમ અને ક્રિએટર નથી બિલકુલ એને તો ના હંગેર પડે અને ગુરુ થવા નથી આ હું તો લઘુત્મ ગુરુષ છું એટલે સમય તમને આખા જગત ને ગુરુથી ગુરુ કર્યા છે સમજો એટલે સમય મારા ગુરુ છો એટલે વાત પૂછો ને કઈ કમાણી કરી દે આપણે છે તે આવ્યા છો તો કઈ લાભ ઉઠાવો તમે તમારી વાતને પકડી રાખો એના શું અર્થ વાત છે તમને કોઈ જગ્યાએ જસ મળતો જ નથી અને મદદ ઘટતા નથી કલે ક્લેશંકા ઓછા થતા નથી તો દાદા ભગવાન ડર રાખવાની જરૂર જ નહીં ને આ દુનિયામાં એવું કે છે એવું માને છે તે લોકો ને ભગવાન નો ડર છે એમાં પહેતા નથી પણ વિચારો માટે એવું નથી વિચારક માણસો સ્વતંત્ર છે ભગવાન ઉપરી નથી ભગવાન તેનું સ્વરૂપ છે શું છે વિચારક માણસ ઉપરી કોણ છે આ ફળ છે ને કોણ ફળ આપે અફીણ ફળ આપે એવું પ્રત્યક્ષ દેખાય બીજો કોઈ આપનારો નથી ફળ આપનારો કોઈ જન્મ્યો નથી કૃષ્ણ ભગવાન ફળ ભોગવે છે અને રામે ફળ ભોગવતા હતા કૃષ્ણ ભગવાન કઈ ભૂતા ને તે વાગ્ય થી પેલા વાસુદેવ નારાયણ કહેવાય મોટા ભગવાન કહેવાય એ વાગ્ય ખરાશ થાય ખરાશ થાય પણ કોઈ મળ્યું પડતી ખરેખર આ બધું જાણવું ઠોકા ઠોક કહીએ ને શું એવું નક્કી થયેલું હતું અને પાંડવ બધા જતા રહ્યા એટલે એમને જતું રહ્યું હતું એટલે એ રીતે બેઠા હતા હવે એમને ઉતાવળ ઘર છે કરું તો રાગે પડી જાય શું કારણ તમારે તમારી વાત છોડવી ના હોય સાચી વાત સમજી ના હોય તો હું તમને કહ્યું છે બરોબર છે તમારી દ્રષ્ટિથી મારી દ્રષ્ટિથી નહી શું કહ્યું તો રાગે પડી જાય નહીં તો રાગે ના પડે ऊ कर, फरी फरी पुछो, फरी फरी पुछो। कर मत नहीं जो आम कहीं दी रखो तो बाकी कही दू कम मार कारण ना અને જાણવું આ જગત માં જે જાણવું હોય તો હું કેવા તૈયાર છું જે વર્લ્ડ માં કોઈ પણ પૂછો ખરા પણ પૂછો છોડી દો પોતા પણ સાથી સમજાય છે કે હું આ સમજુ છું ઇફેક્ટ છે ખાલી તમને ઇફેક્ટ થઈ જાય બઉફેક્ટ થઈ જાય માણસે એટલે આ રસ્તો ખરો છે એમ માને શું કહ્યું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 अधिकार करो तम जुछोदे आप बीजो प्रश्न है मारी नाखे तो आ रोग चालो थे रोग चा मरी जाए टोलो निकले बीजा बदा बड़ा टोलो निकले बता हड़ताल दस हजार आज करेगो रोग चाई फल आए शेगू बढ़ू आज आप थतुम रा આપણે છતું કરવું હવા ઉધું કરે તો એની જવાબદારી છે આપણે છતું કરીએ અંત આવે ને એ તો અંત જ કેમ આવેટ પગલ વેલ્ડ એટ ઓલ તો વિચારકો માટે ભગવાન દુનિયા બનાવી નથી અને બીજા જગતના તમામ લોકોના માટે ભગવાન દુનિયા બનાવી છે તે આપણે ગોડ ઇઝ લોકો તમને ભગવાન ક્યાં છે એવું લાગે અત્યારે મારે એ મારે જ જાણવું છે કે પણ અત્યાર સુધી તમે કોઈ જાણીશું જાણી જશે સાયન્ટિસ્ટ મેં પૂછ્યું ક્યાં રહેશે ઉપર ઉપર તો કોઈ બાપો રહેતો નથી ઉપર તો આકાશ છે બધે ફરી આવે તારી અરજીઓ લોસ પ્રોફરસમાં જશે આ ઊંધી માન્યતાઓ રફ માન્યતાઓ ક્યાં સુધી રહેશે તાર મને કોઈ સાચું એડ્રેસ આપો ત્યાર ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન બીજી ભાઈ મારી વચ્ચે એટલા બધા ક્રિયર છે નાના નાના નાના દુર્મીનથી ના દેખાય એનાથી દેખાય એ બધા ક્રિયર નું સ્થળ છે તમારે ક્રિચર મારવા હોય મારજો ના મારવા ના મારશો અને નોટ ક્રિએશન એટલે આપણા લોકો શું કરે એ થઈ ભગવાન તારમાં લાકડા ક્યાં બાળશે ચોખા વ્યામ ગાધું છું બગર કોમના બચાવે લાકડા બટિક ના પડે ना फरी जीव मतर बेटा मनुष्य बीजा जीवो जीव आखे दिखाए जी ना हो बीजागर हाँ दूरबीन द ભલે ના દેખાય એવા નાના નાના સુક્ષ્મજીવો છે જે ડાક્ટરો કે છે ડાક્ટરો કે છે ઘટના ચલાવતા હોય ને એના ખીર પીર લાગે નહીં અને બધી મળે હે એ મોટો વાત છે મારા કોઈ આ કર્મ છોડ્યા નહીં કોઈને છોડે માવીને ખીલા તમ તો બધાને ભૂકમ જ પડે પોતાનો કરેલો તમે દુનિયામાં કોઈને સંધાશ જોવાની શક્તિ જોઈ લીધી ના શક્તિઓ કે શક્તિ નથી અહંકાર કરશે આ પેટમાં પાકી લેવી પછી એમને દેરેકિ તારે છે ભાઈ તક ના ફાકી તો ફાકી કરે છે તારામાં કઈ શકતા આવું દુનિયા છે સમજવાળી જરૂર છે અત્યારે સમજેલું હંડ્રેડ રોંગ છે માટે એકડે એક થી ફરી મૂકો લાગે પડે નહીં તો તમે કોઈ બધું ના મારું હાથું તો હું કહી દઉં કે તમારું બધું સાચું શું ભાઈ ને તે રસ્તે હેલ્પ થાય અપમાન કરે ભાઈ સાધન છે નામ પાડ્યું છે તારું નામ મા ગીરીશ તો કોણ હોય જાય તો ગપા મારી ચાલો આઈને જો આનું ઠેકાણું લેખી ને આગળ ગીતાવાસ વાળી ગયા શ્રી કૃષ્ણ છે શું છે આ બધા બુદ્ધિશાળીઓ તો બધા ભેગા થયા અને એમને શોધખોળ કરી કે કૃષ્ણ ભગવાન અર્જુન ને ચઢાવ શું કરવા કહે છે એને હિંસા નથી કરવી કે મારા બાપા છે મારા દાદા છે ને મારા એ છે ને મારા હેગા વાળા છે હિંસા નથી કરી ચઢાવ્યો શું કહેવાય એટલે હું આવી બુદ્ધિ વાપરી કૃષ્ણની જતી કૃષ્ણ ઉશ્કેર્યો કે શું કર્યું તે તને સમજાય છે કૃષ્ણ શું કહેવાય છે કે તું તારો ક્ષત્રિય શું ધર્મ છોડવાનો નથી તું મારે વગર રહેવાનો નથી અને તું મારી મારી નાખી તે મેં જોયેલા છે બધું તો શું કહેવાય મોહ કરાવી આ દુનિયા છે તે ખરાબ કહે છે એમાં શું ખોટું કહે છે તને શું આ મોહ છે એક જાતનો તારી નબળી છે શું કે છે નબળી હા કૃષ્ણ ને આવી રીતે ઉત્સાહિત પાડવા માંગે જ છે કૃષ્ણ ને સમજે કૃષ્ણ સમજવું પડશે ને તો ના સમજવું પડે ગિરીશ નહીં સમજવું પડે તું પણ છું છે ના જાણવું છે તારે તાર પછી કેમ નથી માણતું પછી બહુ પણ એમને ભ્રાંતિ વાળું રમકડું ભ્રાંતિ વાર રમકડું જેમ રમાડવું ખાવ બેન નો એક પ્રશ્ન છે દાદા એમને પેલા કે પેરુ ગયા હશે ત્યાં આગળ કોઈ એવો કોઈ પેરુ ગયા હશે ત્યાં કોઈ એમને સંત મળ્યા સંતે એમને આંગળી કરીને કહ્યું કે સૂર્ય સામે જો તો એને છે તો ઓરેન્જ કલર નું પ્રકાશ દેખાયલો ત્યાર પછી થોડા વખત પછી અહિયાં ફ્રાન્સ ગયા હશે ફ્રાન્સ ગઈ હશે બેન तो त्या प्रकाश वालू कलर निकाय दीजी बाजू देखाया बेचार सेकंड देखे पी बंद गयू एव एक देख्यू त्यार पीने बहुत सारू लगे तुम तो એના પ્રકાર ખબર એકાગ્રતા કરવાની પણ અમુક વધારે બહુ કરીશ નહીં કઈ આમાં રસ પડે ઇન્ટરેસ્ટ કરીશ નહીં તો વાંચી એ કરતી નથી દાદા થોડું દર્શન કરી લેવા પેલો મંત્ર બોલતા હોય अपना करजो कर कर कर कैसे हमारे आखे उठा કોઈ જીધો નથી મારા પાસે એવું કહ્યું ભગવાન ગીતા કોને વાંચી છે ભાઈ હું એને પૂછું ચિંતા થાય છે કૃષ્ણ પોતે કહ્યું છે કે જીવ તું સિંધ ને કરે કૃષ્ણ ને કરવું હોય કરે તો ચિંતા કરે કૃષ્ણ ને વાંચતા નથી ઉપર તેમ છે કે કૃષ્ણ ભગવાન તો કે મારે ત્યાં છોડી હશ કે માણસ છો કે માણસ ખોટા ના માણસ માણસ નો ખોટો પડે માણસ હોય ને એ માણસિફિકેશન ના દેલિફિકેશન લાવવા માટે હોય ફટું હોય એક અક્ષરે ગીતા કૃષ્ણ કૃષ્ણ ભગવાન જીવ તું સિંધ ને શોધ ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે પણ તમે ચિંતા કરો છો પારો કે ગોંઠતા જ નથી અને ગીતામાં શું ગોંચો એને ગોઠવો ને એની આજ્ઞા પાડો દે એક અક્ષરે આજ્ઞા પાડો નહીં તો બહુ થઈ ગયું એક જ અક્ષરે તમે એમની બાગના પાડો તો બહુ ફ્રોમ ઝીરો ટુ એન્ડ સુધી બધી વાત પૂછો કે આ શાના આધારે છે શું પાણી ખરાવે છે કેવું ચાલશે એને હું જે વાત કરીશ ને તેને પછી ભવિષ્યમાં કોઈ ચેકો મારનારો નહીં કે એવી વાત કરીશ કારણ કે આ બધી વાત મારી અહિયાં ટેપ થાય છે અને દાદા ભગવાન બોલે તો પછી હું કીશ એવું બોલશે એટલે બે પંદરસો રૂપિયા દાદા ભગવાન પંદરસો નથી દાદા ભગવાન બોલતા નથી कहूरिजन टेबरेक बोलेकड़े तो शू क्या आ दुनिया में दरक मसी मलकी वाली है आलकी मलकी वाली नहीं आम सर राइट છે ને એટલે વાણી જો બે શબ્દ કહી ગયા શબ્દ નથી આ માલકી વાળી પોઈજન જ કહેવાય કે ના કહેવાય મેરી વાણી અમને બોલા એટલે આ વાત જુદી છે તમે હે હમી ભગવાન આ દુનિયા બનાય નથી આ દુનિયામાં અલૌકિક માં ગોડ ઇજ ક્રિટેડ છે અને અલૌકિક વાર્તિક છે વાર્ત તમે આમ કેમ બોલો છો કેટલા માણસ માને શકે એવું નથી એટલે આ બધું મીઠ્યા છે વિજ્ઞાન છે અન્યાય થતો નથી જે જગત માં એક ક્ષણ પણ અન્યાય નહીં થતો એ જગત મિત્ર કે આમ હોય શકે એક ક્ષણ પણ અન્યાય એટલે કે આ લૌકિક ને અલૌકિક કહ્યું તો આ લીથા છે ને મિથ્યા છે ત્યાં સુધી પોતે કોણ શું ત્યાં સુધી ન સમજાય ત્યાં સુધી બધું ભટકવાનું પોતે કોણ શું એ સમજાય છે તો બધી ભગવાન ક્રિય તો નથી હું પોતાને સમજાય બધું સમજાય છે વરસાદ પડે છે આપણે લોકો તો આવું જ બોલતા પણ ભણેલા હોય બોલે છે અમારા બાપદા એમના બાપદા એમના બાપદા બધું કઈ ગયેલા છે फलस्कार संस्कार अपेटा खोटा खोटा आपे हरे खोटा हार आप हार आप જેવા આપ્યા હોય એ બાપ લડતા હોય પ્રોગ્રામ જોયા કે પ્રોગ્રામ શું એ બુદ્ધિ આપણા માં આવે આપડ પછી લડે ને સંસ્કાર આવ્યા તો અવરું ફળ આવે તો તારો છોકરો આમ જોયા કરે ન્યાય ન્યાય હોય ને તમારે ક્યાય સારો હોય છે ત્યાંથી ન્યાય કરતા આવડે ને શું છોકરાઓ છે આજકાલ ના બેરા માર ખાય નથી અહી તો સામો આપી દેખાય એટલે સીધા થયા ને તો માર ખાય મારી માં દમકાય ને કહેવા ચાલ આ કઈક વાકરી પ્રજા નથી धु <laughs> थे ऊंधु थे दादा जुआरा का जीती ना लोक लज्जा पड़े कहीं हम थी उकेल लाइ कू हिसाब तो तारा भविष्य पे એના જ્ઞાન છે એટલે થાય રહેશે જ્ઞાન છે ને એટલે સરસનભાઈ કંચનભાઈ ક્રિએટર પૂછું છું કઈ કાલ માં ક્રિએટ કર્યું પૂછું છું કઈ સાલમાં ક્રિએટ કર્યું એમ જણ નથી કે તે પણ ક્રિએટ કર્યું વાત સાચી ચાલો તમને આ જાણ ત્યારે નથી પણ ક્રિએટ કરી વાત સારી ટકા ક્રિએટ કર્યું એટલે એની શરૂઆત થઈ ગઈ તગા શરૂઆત થઈ તમે શરૂઆત થઈ તો એનો આવે ખરો તકે હેન્ડ આવે ખરો તો જગત હેન્ડ વાળું નથી ને શરૂઆત નથી અનાથી ખબર પડે સમજાય છે તમે એટલે વચ્ચે ક્રિએટની જરૂર જ નથી આ જગત હેવર છે શું છે ખબર ગણું ને એટલે આ બધું હું ઊંધું છોડી દેવું જોઈએ ઊંધું વિજ્ઞાન જાણતા હોય તો આવું સાંભળીને પણ છોડી દેવું જોઈએ તો હા તો પહે નહી પહે નહીં એને પૂરો મારે બાબુ હું તો બીજી દિપાસ છું પૂર્ફ જ નહી થતું એ વાત ધ્રુપ થવું જોઈએ ના થવું જોઈએ એટલે એનો અર્થ એવો થયો ભગવાન છે જ નહી ભગવાન તો ભગવાન ભગવાન ની હાજરી ને લઈને ચાલી રહી છે પુરાવો શું છે મને દેખાય છે તારા મને આ બધા દેખાય છે તને દેખાય છે નહીં દેખાય છે તમને દેખાય છે દેખાય છે તમે તો ના મળે તમારે તમારે અખણી વાત છે જયારે ચક્ષુ આપું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 सृष्टि ऐसी भगवान की दर्क ठाको हत तो है कोई नो तो है विज्ञान ना કોણ કરે છે અને પાચક રસ નાખી સવાર માં બ્લડ જુદું જીરિન જુદું ઠંડા જુદું દૂધ જુદું બધું જે આટલું બધું ચલાવે છે એ શક્તિ વાયટાલિટી પાવર થશે બરોબર ને આ બધી શક્તિઓ ચલાવે છે તમે ગાડી લઈને આવતા હતા અને પોલીસ વાળા કઈ ઉભા રાખો એટલે તમે ઉભી ના રાખી ઉતાવે લે એટલે પછી અહીં પોલીસ આવે તો તમે સમજી જાવ તમારા હર હોય બીજા હર હોય તમારા તમારા દોષોથી તમે લેલા બીજા કોઈ તમને વિશ્વાસ વધારે બીજો દોષ તમે ના કરો કર્મ જ બસતો નથી તું આટલું કર્મ આ ભગવાન કૃષ્ણ તો કહ્યું કે અકર્મ કર્મ જુઓ કે છે અને કર્મ અકર્મ જુઓ કર્મ કરે છે અકર્મ છે એ જુઓ મી જોતા એના માટે બી એ તો શું જોઈએ કર્મ કરે જોતા અકર્મ એને કર્મ નથી કરતા તો જે કર્મ બંધાય રાતે હુમાય કર્મ બંધ થાય લેવા આવે એ કોણ પગાર હાલતો હોય છે જમરાજા ને એની વાી ક્યાં આગળ આખા હિન્દુસ્તાન ના બાળમાં આંધ્રમાં પ્રચલિત ગુજરાત નું પ્રચલિત કેળા નું પ્રચલિત બધા પ્રદેશો અને ચેલેન્જ પોન મરી પડવા એવા બિચારો ભડકી જાય ઝબડા ભાઈ તેવા બાવા શીખવાડ્યું કે બિચારો મા બાપે સમજવા ને એના છોકરા વિચાર્યું પછી મેં શોધખોળ કરી કોણ એનો પગાર આપશે ઓફિસ કઈ લોકો પોલ માર્યું છે સદ્દન પોલ છે જમરાનું જીવડું જ નથી આપ્યું એનું શું કયું સદ્દન પોલ અને વગર તમને મારી નાખ આવે જે રીતના બનાવું કારણ છે ને તો આ લોકો ઘસી ના જાય છે નિયમ રાજ એટલે ભાઈ નહીં ને નિયમ લઈ જાય છે તો પગારે આપવા લોકો આ પછી એવું કઈ કહેવાની જરૂરત ના આવે બધું નિયમ ચલાવે છે હા ટિક શું ચલાવે છે નિયમથી જ હાકીકત ચાલી રહી છે અને ભગવાને કશું કર્યું હોય એવું જોઈએ તો મને એક પીવાઓ દેખાય કે આ ભગવાને કર્યું તારી પીડી હોય કે આ ભગવાન કર્યું મારે પુરાવો દેખાય ગપ્પા મારે આવે પુરાવો દેખાય કે આ ભગવાને કર્યું ત્યાંનું કુલું કરે કે ના ભગવાન નથી કર્યું ત્યાં જ કર્યું શું કર્યું જ પડે ને દેખાય કે કોઈ પુરાવા ભગવાન ભગવાન વિપરાગ છે તેની પાસે કોઈ પૈસા નથી ભૌતિક વસ્તુ નથી પૈસા માગે છે બીજું માગે છે કેટલું બધું અને ભગવાને લાસ્ટ પાંચ લાખ જે કમાયો શું કમાયો કેસ લાખ કમાયો તો આપડે શું કે હું કમે એમ દોઢ ધામ દોઢ ધામ ખોટ જાય ભગવાન આવું બોલે બોલે ભગવાન ગાડી ના બોલે બોલે શું કમા છોકરો મારા છોકરા છોકરો મારે કેમ છોકરો છે પેડા બે માણ પ્યાંડા મરી જાય વિરોધાભ નાખ્યા કેવું લાગે કઈ નિયમો બોલવું છે કઈ ભગવાનના છે પણ દુઃખ લગવાન ભગવાનના માટે અપરાધ આપણો ન થાય ભગવાન દુઃખ થતું નથી પણ એ આપણી પણ પાછું વિતરાક છે નહીં વિતરાક છે એટલે તમે જે બોલો તે હો ઘણું થઈ પાછું આવે બોલો आत्मा बता बन ऊर्म ऊना बन उ એ તો ઊંઘમાં કર્યા જુઓ તા એ હું પણ ભગવાને એટલું કહ્યું છે કે બહુ ખોટા કર્મ કરતો હોય તો ઊંઘેલો હાર તો ઊંઘમાં બહુ